મને એવું ભોજન શું નાખેલું છે મને તું એવું કહું તો આવી રીતે સારા નંબર પાસ થવાનું જ્ઞાન કે ચાલુ આવે ઉતારા એ તમે લાગજો પણ દાદા એ બતાવે છે એની રીત બતાવે છે કેવી રીતે કરવું હવે એમની બતાવે છે એ રીતે જ હોય તમે જો કર્યો તો તમે કહો ત્યાં પણ કહ્યું ભાઈ મને છે તો પછી મને શું જ દેખાય ને તો એ બતાવે ને ભાઈ હું કરી આપું તમે એમ ના ભાઈ જાણે કે બતાવે એ તો પૂછે કઈ બતાવે છે એમાં એટલે બતાવે બતાવે છે એ પુસ્તકે બતાવે છે પુસ્તકે એમને બતાવ્યું એ આપણને બતાવે છે એનું અનુભવ્યુંટા મોટા માસ માં તો હું તમને ગોળવું નથી લગ્ન તો અમે લાઈક પણ એકંદર એ રીતે મને લાગ્યું કે પોતાનું તો હતું પોતાનું હતું ઊંધી રંગ ઉપરથી ઘરી પાછી દૂઢિત નીચે ભરી અને કાઢી એવું મુશ્કેલ પડે બીજો ના થાય ના રે પુસ્તક કલાક વાંચતો હોય અને તો બે કલાક વાંચીને હું આનંદ થાય એકા કરતા રે ને અને એવી રીતે બધું આખું જગત ના બધા સંતો એવી રીતે આમનું તો ઈચ્છે જુદું હોય ને આત્માની વાત હોય આત્મા લાગતું નથી અવેરનેસ તો ઇન્દ્રિયો ઇન્દ્રિયો મસ્ત છે તેને માટે છે ઇન્દ્રિયો મસ્ત કહેવાય એને કે અવેરનેસ અવેર્ટ આવશે જાગ્રત સ્થિતિમાં આપડે તો ઇન્ડિયા નો રિવેર થયેલા છે અવેરનેસ નહીં એટલા નવેરનેસ ડિવેરનેસ પછી એલર્ટનેસ છે પછી આક્ર વિજ્ઞાન પીડામાં સંસારમાં એક્ઝેટને દરેક ખૂણા આ ક્લિયર જે છે વન કોર્નર આપણું જીવન જ્ઞાન સમાવવા માટે આપણને કઈ નુકસાન કરતું નથી પણ આપણા મનમાંથી એક અન્યા આવી જતી પણ આપણે ટાઈમ બતાવ્યો અને ટાઈમ આપણે વ્યવસ્થા નથી હેલ્પ છે હેલ્પ માની જાય એને બાકી બીજી અને હેલ્પ માનીએ તો ચાથી વસ્તુ ઉડી જાય છે ચાથી વસ્તુ ને અન્યાય થયો ને આ હા કે આપડે ઇન્ટરેસ્ટ ઉપકાર પુસ્તક આપડે માટે એનું કયું કઈ આ બની છે કે નહીં આ વાત એકઝામ લઈ ગયો બ્રાહ્મણ નો ભલે આપડે ખસે બીજા વસ્તુ લેવું જ્યાં પૈસા ઘણી જગ્યાએ આટલી અમારા વડોદરા માં આવ્યા હતા એક માસ મને કેનંદ રીતે બોલાયા છે પેલા સાતસો રૂપિયા લેશે જે તેરસો રૂપિયા એક દિવસ ના લેશે એક દિવસ પંદર મહિના વેચા પછી આ મે નીકળી ગયા પછી કોઈ આવ્યા બાપો કરે બાપ હું નીકળી ગયા પછી બાપુ કોઈ સંઘરા પછી કઈ કઈ આવે છે ખાવા ના સાધા પૂટા જોયોનો બાંધુ આવું એક પંદર મિનિટ બે ગરીબ માણસો રહી આ બુવાની વાત દિવાળા માટે હોય શું પૈસા કાને માટે છે ધર્મ જતા પૈસા ના હોવા જોઈએ અને હોય તો એમની અમુક લેવીસ હોય કે ભાઈ એમને કેન્ટેન્સ તો મહિને બે હજાર કેન્ટેન આવું દાડ્યા એક્યા ગરીબ માણસ કરે તમારી મંદિર તો ઘરે ગરીબ હોય તો હું કહે એડમિશન આપી ત્યાં જવાનું બરોબર મારી જ મારી પગ પૈસા લેવા આવતા એ તો મની હોય પણ અમુક પ્રમાણ એ ભાઈનું મેન્ટર પૂરતું ફરી એ જો કહેતો મારી મારું નુકસાન કરી શકું એમ છે ના કરે પણ એમના વેપાર મા ભારે જાય માણસ ને હાર માણસ મને ભેગા કરતા હોય માર્ગમાં ટેસ્ટ કર્યા જતા હોય તમે એમને પહેરતા દેવાની કિંમત નથી આમ તો સીધો સીધા એમ કહી દઉં પૂરા થતા જાતને માની અથવા હું કહીશું એ ટેસ્ટ પોતાની જાતને સમજો છું ધારા ભારા ના થયો રિલેટિવ રહીને જેવું આપણને ઊભો રિલેટિવ ઘરમાં રિલેટિવ ન હોય તો રાખી શક બધું હોય તો બહુ ચોક્કસ છે રાખી સાહેબ રીતે આવું ભાર ના હોય સારો ધર્મ કહેવાતું હોય કે બુદ્ધિવાજ સાચી લાગે કારણ કે અનુભવ તો એ છે ને અમારે ક્યારે પંદરમણી સુધી અમારા હાથ ધો અમારા હાથ છે તો અહમ પૂછાય અહમ પૂછાય પૈસા તો ના કરાય લાખો રૂપિયા શું કહ્યું છે અને કર્ણાધીન ધરા કરે છે કર્ણાધીન આપણે પણ આ તો આપડે આ વસ્તુ ખોટી આવી ન હોવી જોઈએ ધર્મ કઈ ક્યામ તો હોય તો લે થયા છે ગરીબ એને શ્રીમત માં બીજે ભાઈ લીધા પૈસા ધર્મ હોય ત્યાં ના થાય આપડે આજ પૈસા ની ઘટ્યું પરિગ્રહ પરિગ્રહ ઘટાડવા જ્યાં પરિગ્રહ ઓછા કરતા ત્યાં ધર્મ દેવી વસ્તી પરિગ્રહો વધારે ત્યાં અધર્મ જ ચાલી રહ્યો દેખાવ માં દેખાય ભગવાન કરી કરે પરિગ્રહ થઈ ગયો પરિગ્રહ વધારે આપણને એમ હતું આપડે બઉ પરિગ્રહ પડી નઈ બોલવું આપડે પરિગ્રહ મૂકવા નહીં આવે કારણ કે એનો જે પરિગતિ અસંતોષ થાય એટલું વિચારે પૈસા એમાં હું તો આપણા સંઘમાં ટ્રસ્ટીઓ છું એમાં અહિયાં અમેરિકાના મિત્ર નું ટ્રસ્ટી છું આપડે દગોડ ક્યાં જ આપડે એવું આપડી ફરજ કેટલી મોડાસા નું સેસ્ટિવસ આ નહી ક્યાંથી આમ નહીં ક્યાંથી બઉ નુકસાન કોઈ ખરાબ ના બધા ભારે છાપુ પડે દાદા હવે તો ઘોડા હાર અમુક વાળામાં થોડા પૈસા મળે છે પધ્રમી ના પૈસા કોઈ જગ્યાએ એક જ માણસ ચિંતા કર નો થયો નું ચિંતા વધારો કર્યો અને આપડા લોકો તો એક પદ આપ્યું પ્રેસિડેન્ટ આત્માને લેવા જીગ્રહ પરિગ્રહ કઈ પણ પરિગ્રહ છે ત્યાં સંતોષ છે શાંતિ હોય પણ પરિગ્રહ પોતાને માટે હોય પોતાની માટે હો ભયંકર રોજગાર પોતાના માટે પોતાને ખોટતું હોય એના માટે બે હજાર બે હજાર સામે પણ નહીં કે ગાડીઓ ખોરાવા માટે બીજી ગાડીઓ સંતો એક જન ચિંતા હોય તમારે રોટલા કાઢો ખર્ચા કાઢો તો આવું ના કરો લોકો સારી છે એડવાન્સ થાય એવું કઈ રસ્તો હેલ્પ કરો તો એને હજાર મન કર તમે આજે શંકરાચાર્ય માટે કહ્યું શંકરાચાર્ય માટે વાત કરીને તમે શંકરાચાર્ય માટે વાત કરીને આજે શંકરાચાર્ય હતો ને એમને એવું કોશિશ કર્યું પૈસા તો પૈસા ભક્ અને ઘર હોય બાર હોય ઢોકડા ભગવા ત્યારે દરેક પંચ માં આવ્યું ધંધા થયો વેદનાથાલા નહીં લાગે તમે હું કહું વેદનાતા બને છે બરોબર છે આપડે એમ લાગે નથી આપડે તો ફક્ત આમાં આમાં પોષણ નહીં આપતા રહેરુ તો આપડે કોઈ નહી ના બોલાયું એટલે આપણું મુકા કરતો આપડે મારી ગયો એને ગુરુ ના બોલાય આપણે લોટ નાચતા કારણ કે આપણે જાણીએ છીએ ગુનેગાર છે આપણને ગુનેગાર દેખાતો હોય તે આપણી બંને લઈએ પણ આ રીત થી ઘરની રીત નો હે હા શું કહે પોતાની ગતિ ખાલી સુધારે નઈ બીજા ભ્રષ્ટાચારી એના કરતા અત્યારે બધા રજી છે ખાલી એટલે શું કહે મળતું આવેતું આવે એટલે કહો ત્યારે હું નરી બુદ્ધિ વાત છે આપો અને પાછા બોલ્યા વિદ્યાઓ બધી વિદ્યા વિદ્યા જુદી તાંત્રિક વિદ્યાઓ બધી તાંત્રિક વિદ્યાઓ પણ એ તાંત્રિક વિદ્યાઓ આ વખતે આપણે તો લાભ માર્ગી દે ને લાભ માર્ગ એટલે શું બધું આવું જ હોય બુદ્ધિવાદ બહુ હોય બીજું બધું બહુ હોય અને ભ્રષ્ટાચાર રીતે આગળ ધ્યાન લખે કે સંભોગ થી સમાધિ નહીં તો કોઈ કોઈ ધર્મ વાળા સંભોગ નથી સમાધિ ધર્મને માટે છે એવું માનશે એની કોઈ જરૂરિયાત અને મુસ્લિમ તો એક કશું હતું મુસ્લિમ કારણ કે એનું માન આપ્યું એટલે ચાલ્યું અને એને જોપાન એવું નથી ના જોતો કારણ કે ધંધે નહી રહ્યો એના પસ થશે એટલા માટે જાય અપમાન કરે તો બધા ને અપમાન કરવામાં આવે બધા માણસો ઘરે બીજું કઈ ત્યારે અપમાન કરતો છે રજની સારા માર્ગ પણ જતા અપમાન આવું ભાગી જાય આપણે તે જ અપમાન આવ્યું હોય આમ છું ટોલ માં અપમાન આવ્યું હોય મને આવું એટલે આપણે તો અપમાન કેલાજ કરવું પડે અને આ રોગ નીકળી જાય તો નીકળી ગયો આ સૂટ મળ્યા પછી આ સૂટ મળ્યા પછી કહી રહે મારા દહ ની તમે ચટણી કરો કે મને સુધારી દીધું આવે બીજે બધે તોડી દે આ વાત મારી વારે તોડી જોઈ અમારી વાત સહિત વાણી થાય અમારે અમે કાન બધા ને લીધો સુવે એનું બાર નો ભાગ જે છે તેને ઉદય ને આપી એને આત્મસત્તા એટલે એને ગુનેગાર જવાય થોડો પોતાના આત્મસત્તા હોય એટલે બહાર ગુનેગાર નથી અને આ જે ગુના કરી રહ્યો છે એ ગુનેગાર કરાતો છે ઉદય કરી દાદા આવા લોકો ને ખુબ કેવાય ના જણાય માં દુકાને ચલાવવા માટે પોતાની જાત ને પોતે કરતા નથી થતા ને આ કર્યું તો જયારે બાપજી ને જો ના ખાધું મારે ને બાપજી આપણા કઈ વસ્કલ ઓછી દેખાય છે કે અહીંયા ખબર પડી જાય એમ છે ને કે ભાઈ એવું જ છે કઈ બધું આગળ છે હજુ હજી એક પરીક્ષા પૂરી થઈ ગઈ નથી ફરી છે પણ આ પછી ક્ષમતા ને કરે એટલે રાજગુરુ છે આ હિન્દુસ્તાન માં એવા લાખ પંથો અને લાખ ગુરુ એવું શું ગુરુ હતા ચાર વાત વાત તો થયો ને ચાર વાત નીકળેલા ચાર વાત ચાર વાગે થઈ ગયા ને પેલા ચાર વાત વાત એટલે આપણે કે છે ને કે શું ગુરુ ને એવા ચાર વાગ નો પંથ નીકળેલો એ તો દરેક પંથ હોય એના મળી આવતારીએ કેવાય છે ને કલકી કલકી કલકી અવતાર સાશ્રમોમાં અને બધે હજાર વર્ષથી લખાઈ છે કે કલ્કિ અવતાર થશે અનેનું બધું વર્ણન આબે હૂ વાતું છે હવે એ સમય ક્યારે આવશે કહો કે કલ્કિ અવતાર એટલે શું અને ક્યારે થશે પરમ પુસ્તક આપણે કરી એના વાસ્તે દરગાહ પર બધી બધે નહી રહે આ બધા કવિના બધા વાળી વાસ્તે બાય દો દાદાના બોલતા કલ્યાન સરે કલ્કિ થઈ અને એવું જાણ્યું ના બદલી બતા <coughs> <coughs> જ્ઞાન મળ્યા પછી પોતે ગમેડાય નહી ગમેડે તો પુરુષ છે આ પ્રકૃતિ બધી સમય યાત્રા પૂછે છે કલયુગ જે મધ્યાહન માં પણ જેને જ્ઞાની નું સર લીધું એને માટે કપયુગ જ ગણાય ને ને અને એ તો અમે જામીનદાર છે કેમ કે મને દુર્લભ એવું આકારમાં અમને મળી ગયો તો કેવી રીતે મળી તમે કહે કે આ કળિયુગમાં અમને આવું મળી ગયું છેણો તો એમ કે અમે તો એવું શું કરેલું તમને આ લાભ મળી ગયો પૂર્વ શું કરી દો એક રાત જ જાય બહુ મોટી વસ્તુ છે ત્યારે કરીએ તો ભગવાન દરના કરે સાહેબને અને તે અલબિન હા તો જે સાને ભાઈલાયલા રાજ્રો મુ મિસ્ત્રી પૂછે છે કે શ્રીમતી રાજચંદ્ર ને મોક્ષ મળ્યો નથી તો કે અમને એક બે જન્મ કેવી રીતે મળશે બધા ને મુખ થયા તાર પત્ની પાસે મારો પતિ આત્મા રાત નો જેવા જમીન કક્ષા હતી એમનો નથી થયો મારો મોડો થાય કે આ તુતા થયા ખુડ થયા ત્યાંથી મુક્તિ થયેલી આવી રીતે હિસાબો નહીં આ મુખ થઈ ગયો અને અમારી આજ્ઞા માં આવી ગયો એટલે થઈ તો એ બે મુક્ત મુખ માંથી થોડું અંતર છે થોડું આ જે અત્યારે એ મુક્ત થયો અમારો અને પછી જે પેલો મુક્ત થશે એમાંથી અંતર કઈ કઈ પૂરી થઈ જાય એટલે મુક્તિ થઈ જાય જેની ફાયદો પૂરી થઈ જાય મુક્તિ થાય જ્ઞાની પુરુષો જે બહુ લોકો ની કલ્યાણકારી થવાના હોય ને જરા ટાઈમ લાગે કારણ કે ભાવરાય આ લોકો ગ્રામ કલ્યાણ થાય એને વાંચો નથી કોઈ વહેલો ગયો મળ્યો ગયો તો એવું કઈ હિરામ નથી અહીંયા આગળ જ્ઞાન બન્યું ને મોક્ષ થયો એટલું જ જોવાનું બી મુદત ના જોવાય જોવા જવું કરી નાખી અમે અને કરતા રહીએ થઈ ગઈ પછી પાછો જન્મ લેવો પડે એમ કે પછી પછી જન્મ આજ્ઞા પાડે જન્મ લેવો જ પડે આજ્ઞા પાડે એટલે કર્મ બંધાય અને તે પુન ભયંકર પુન નહીં બંધાય ભયંકર બી નહીં તો કેવી નહીં તમારે જન્મ થાય ત્યાં આગળ મહા ક્ષેત્ર માં રાજમ બંધાઈ ગયેલો જન્મ થતા પહેલા દેવા ત્યાં આગળ બધી તમારા ધર્મ હતા બધી વસ્તુ આગળ તમારે કશું ના કરવું પડે આગળ આગળ વધતી અને પછી થાય તે આગળ આગળ તૈયારી કુસમ ભેગો થાય કુગુરુ ભેગો થાય ભેગો કરવો ભેગો કરવા મારા થાય કુદરત સ્ટેશન બધા હોય તો એને કુગુરુ કહેતા નથી જાણતા નથી એટલે આપણા સાધુ ગુરુ કેટલો પણ ખરાબ લાગે તને અનુકૂળ અહીં પાક સાહેબ તને અનુકૂળ અર્જ બાકી બધવા કઈ દેખો બરોબર આત્મા પ્રઘટના થઈ આથી મહેનત કરતા એક આત્મા પ્રગટના થઈ સાધાટ ભૂખપાટ છે મળે આવે છે તો પણ આત્મા પ્રગટ ના થયું એટલે ચા નિષ્ઠેપ છે નામ નિષ્ફેત નામ મહાવીર શબ્દ વળ્યા તો આપડું કલ્યાણ થાય સાથી નામ વિશે પણ ભાવિ ભાવિનો ફોટો લઈ લે છે તો નામ અને સ્થાપના બંને આવી બે લાભ ના થાય બેાપના અને નામ હવે સીધું કિંમત વલ્લભ વિભાઈ સુરી મહારાજ આવ્યા છે કે એમ વિચાર નામ પછી એટલે મૂર્તિ માં દ્રવ્ય વિક્ષેપ ના ભાઈ અને આપે આહાર અને કોઈ ઉપયોગ પૂર્વક ના પણ કરે અને સાધુ પણ કાય ની છે આ ઉપયોગ રાખીએ ના નામ છે સાપના છે અને દ્રવ્ય છે પણ ભાવ નથી જાય ભાવ ની છે ભાવ ની છે ભાવ નિક્ષેપ થાય સમજવા માટે સમજવા માટે આના રામ રામ મહાવીર નામદે કર્યા છે એ ફાયદો છે ના ની ફોટો લાઈન નથીનાથી ઉત્તમ ભાવ ની વાત દાદા ભાવ નીચે કહેવાય નઈ ફતો ગુરુસ્તાન નો ફતો હોય જ્ઞાની થાય ત્યાગ કર્યા કરે બધું જ કર્યા કરે સ્વ ના થાય પ્રભાવમાં હોય સ્વભાવમાં ના હોય હું શું દાંત ભાવ આત્મજ્ઞાની હોય છતાં પર હોય આત્મજ્ઞાની હોય છતાં એ પ્રભાવ માં હોય આત્મજ્ઞાની થયું એટલે પ્રભાવમાં ઘણા લોકો એમ કેતા હોય છે કે બધા ગુરુઓ અમુક અમુક રિયલાઈઝ છે એવા ગુરુ પછી પછી ચાલો ત્યાં માન આપણે દિવસ નથી આપણે ના દેખાવા હું એમ લોસ એન્જલિસ આપડે જેમ તમારા બરોડા નું સેન્ટર ચલાવતા લોસ એન્જલિસ સેન્ટર હું ચલાવતો હતો રાજવાનું કશું આપણે આપણે એવું છે ને આપડે ચડ્યા પગતા જોડી ના લીધે હા તો છોડી દેવું જોઈએ પણ આ મનુષ્ય છોડી નઈ આપે શું હા એટલે આપણે કહી દઉં કે હવે મારેથી થોડું ઓછું થશે એવું એમને કહી દેવું જોયે આપડે કારણ કે આપણે એવું કહેવું આપણે જયારે પૂછતા જઈ